મન ચીત રૂપી ફિઝિકલ મૂળ પ્રકાશરૂપાતીત કેવલ મન ચિત અ અહમી ફિઝિકલ મૂળ પ્રકાશરૂપાતીત કેવલ યુગપદ આકારી સ્વજ્યો પ્રકાશ ક્યાય ન ઠરડાય યુગ આકારી સ્વજ્યો પ્રકાશ ક્ષાય ન ઠરડા જે કાયમ છે ને યોજુ બિંબરે સે ચળકાએ જે કાયમ છે ને યોજુ છે અંકો માં જાતે કે વળવાત્મા છું અનંત ગુણો નો ભંડારી હું જાતે કે સતત રમણ સ્વ સ્થિર કેવળ મોક્ષ સ્વસ્થ છું મોક્ષ શ્રી હેમયે કને કડો બે લખીયે છે અંકો માં વાળો લે છે સર્વે સૈતાક સૂત્રો ઑફર છે અહી લોકો માં ધિમ સર્વે સૈતાક સૂત્રો ફર છે અહી લોકોમાંૈાતિક સૂત્રો અફર છે અહી લોક સર્વે સૈદાંતિક સૂત્રો અફર અહી લોક જય સચ્ચિદાન દાદા ભગવાન કે બહુ સીધું ને સરળ હોય છે જ્ઞાન અઘરું નથી જ્ઞાન બહુ સીધું છે પણ પંડિતોના હાથમાં જાય ને તો પછી ચોથાઈ જાય ગમે એટલા પ્રશ્નો એનો એન્ડ જ ન આવે વિવાદ નહીં વાદ નહીં વિવાદ નહીં જે મેો બધા દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત દ્વૈતાદ્વૈત કેટલા પ્રકારના શાસ્ત્રો લખે અને હજાર હજાર પાના એમાં એક એક બે એકનો ઓલું કે આ લખું છે એનું આ કરે એનું પાછું ત્રીજો મણ એનું જ મંડન કરે આવી રીતે શાસ્ત્રો આટલા એટલા થોકડા થાય દાદા કે શાસ્ત્રોનો મોક્ષ થઈ જાય પણ વાંચનાનો નથી થતો ઉદય ઘરમાં થઈ જાય તો શાસ્ત્રોનો મોક્ષ થઈ જાય પણ એ વાંચ્યું એનો નથી થતો બધા ચલો બરાબર સંભળાય છે ખરું ને ભાઈ મહત્માઓ વિકારી ચિત છે કુસંગ જ માથુ થઈજસે વા સંગસેને કહ્યું કે એક કલાક એના સાનિધ્યમાં બેઠા એટલે માથું ભારે થઈ ગયું તો સમજવું કે કુસંગ થયો છે માથું હળવું થઈ જાય પ્રફુલ્લિત આવે તો સમજવું કે સત્સંગ થયો બસ સાવ સીધે સીધી વાત વિકારી છે કુસંગ થઈ જશે થું થશે ભારી જાવૃત્તિ ચોકી ને સારી ત્યાં પ્રવૃત્તિ તસે સારી જાવૃત્તિ ચોકીને પ્રવૃતિ થશે સરી ગુનાહિતભ મહિષા કાર અભિપ્રાય ચિટકશે ઢૂળ ને પાણી મહિષા કા કપટતી છરી ભૂલ ને શરણ કરી ને કપટથી છા વૃત્તિ ja. ચોકી મા હોય છે હે તુ જ કે ફે ગાંઠ વંદાણી ક્રિયા હોય છે હેતુ જ કે ફે ગાઠ વંદાણી અનાત્મા આત્મ Yeah. ma ી માત્રો જ્યા દર્શ ના મોહિની ચડે જોયા કે દર્શના વરણ ને દર્શના વરણ ને મોહિની ચડે જોયા કે દર્શના વરણ ને મોહીની ચડ જોવા કે જતા ચો શ ના વરણ ને મોહિની ચડી જોયા કે દર્શના મોહિની ચડી જોવા કે ફૂલ ગમી જતા ચૂંટવાની ઈચ્છાયું જાગે ફૂલ था चूटवा दर्श न मोहिनी चढ़ी जो दर्श नो चढ़ी जो चित्त चोटी वाले घड़ी दौड़े सुखाबाशे चित्त चोटी वाले घड़ी दौड़े सुखाबाशे शणे वायकरण दौड़ वाला गेखा कर शायकरण दौड़ वाला आठ प्रकार चढ़े चिम तो असतिया गे आठ प्रकार चढ़े ષયો માગે પાંચ ઇન્દ્ર ઠારવા ને મન વિષયો માગે દર્શના વરણ મોહિની ચડે જોયા ચૂંટવાની ચુ જાગે ભૂલ નતા ચૂંટવાની છાયું જાગે દર્શના વરણ ને મોહિની ચડી જો આ કે મોહિની ચડી प्राप्त संयोग वसंतो से बलत राजा प्राप्त संयोग माँ बसंतो से बढ़त राजा गे वृत्ति गुनाहिदे अहंकार पीढ़ से त्रा वृत्ति गुना दे अहकार से त्रा से કરશ ના વરણ ને મોહિની ચડી જોવા ગે સિંહ ગેન મા સુતા ને ઘાસ ચર્યું જોવા ગે સિંહ ગેન ગે ફક્ત સ્વરૂપ જ ભૂલાયું માત્ર અવસ્થિત ભૂલાયું હોસંગો નું ભરણું અનાત્મા ને મીઠણું લાગે કુસંગો નું ભરણું અનાત્માને लागे। पाप जासे। पाप जासे। दर्शना वरण ने मोहिनी चढ़ी जो दर्श न वरण मोहिनी चढ़ी जो आत કમાણિયો સાથે નાવશે આર્ત રૌદ્રિ કમા ફક્ત ગું ગાંઠો ભટ્ટાવશે ફક્ત ગૂંચ વાળી ગાંઠો ભટ્ટાવશે આર્થ રૌદ્રજની કમાણીઓ સાથે નાવશે આર્ત કમાણિયો સાથે ભક્ત ગુંચવાળી મનોગઢો ભટ્ટાવશે ભક્ત ગુંચવાળી મનોગઢો ભટ્ટ કાવશે ધો મમતા અસદીના દોર ડાજ માથા પાર છે ધોરડા માત્ર મરડા મૂળ કારણ અહંકાર છે માત્ર ભમરડા નું મૂળ કારણ અહંકાર છે દર્શના વરણ ને तथा जोट वनि जय जागे भूल कवी जता चूट वनी की जय जागे आठ प्रकारे प्रकार छे मदो हसतिया आगे आठ प्रकार जोड़े च मधोसतियागे पाँच इंद्र ठारवान मन विषय मागे ભ્રાંત રૂપી અહમ્ભમી રો ભ્રાંત રૂપી અહમ ભોગે माले मी लागे। माप गलन जासे। गलन जासे। दोर मता धोरना ज मथा बारे भक्ता सती नोरडाज माथा बारे मात्र पमरडा नो दर्श न मोहिनी चढ़ी जो दर्श न वर्ण ने मोहिनी चढ़ी जो भूल गमी जता चोटवा જા ગે ઇજાગ હસીમ જયકાર ઓ દાા ભગવાનના હસીમ જયકાર દા ભગવાનના હસીમ જય જયકાર દા ભગવાનના હસીમ જય જયકાર ઓ હો દા ભગવાનના હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જયકાર હો દા ભગવાન ના હસીમ જયકાર હો દાદા ભગવાન ના વંચાય પણ આમ આટલું રાખવું પડે આવરણો શાસ્ત્રોમાં નું વર્ણન છે સમજો એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું જે નામધારી છું કારણ કે મને મારું શુદ્ધાત્મક પદ પ્રાપ્ત થયું છે અને શુદ્ધાત્મક દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા છે અને એટલા માટે જ હવે બાકી રહ્યો તો વ્યવહાર છે મને સમજ કેમ કરવી પડશે કારણ કે વ્યવહાર પાછો હું મારો મારો કરી લે છું દાદા કહે છે મને પૂછીને રાખ્યો હોત તો તને મારે આજ્ઞા આપવાની જરૂરી નથી મને પૂછીને ભર્યો હોત તો તારે આજ્ઞાની કોઈ જરૂર નથી પણ મને પૂછીને નથી ભર્યો તમને જેમ ફાયું તેમ ભરી લાવ્યા છો એટલે હવે એનો નિકાલ નાખો પડતો તમે તમારે એવી મીઠી ભાષામાં દાદા એ ગંભીર વાત મૂકી હે કશું અકબંધ રાખ્યા અગર વ્યવહારને બિલકુલ અકબંધ પુષ્પા બિલકુલ અકબંધ એટલે આપણી બધી સ્પેશિયાલિટીઓ વિશેષતાઓ જે બધી છે એ ઓગળી જાય એ આપણો નિશ્ચય હોવો ઘટે વ્યવહારમાં આજ્ઞા ધર્મથી આજ્ઞા એ જ બીજું કંઈ જાણું નહીં આ શરીરને રહેવું જ રહે પડવું જ પડે એને પણ એને આજ્ઞા કરીને રહેવું પડશે છેલ્લો શ્વાસે જાય તો આજ્ઞા એ જ કરી દે એટલે આજ્ઞાનું અધિનપણું આપણું નિરાલંબ આપણું જે સુખ છે તે ખુલ્લું કરવામાં એ અધીનપણું બહુ જ કામ કરે છે કારણ કે આમ તો વ્યવહારથી આપણે કોઈને અધીન થઈએ એવા નથી બધાને અધીન કરીએ એવા છે હું કોઈ નથી મારા ચલાયા બધા ચાલવા જોઈએ હું કોઈનો ચલાવ્યો ચાલુ હું ચાલુ એવું છે બધું આદિનપણનો પરમાર્થ બહુ મોટો છે કવિરાજ પણ વ્યવહારમાં એ બરોબર એટલો બધો પ્રકાશમાં નથી આવ્યો આજુ અક્રમ વિજ્ઞાન આ બધું બહુ સુંદર પ્રકાશમાં અને આજ રીતે આજે આખો ક્રમ માર્ગ ખોટો નથી પણ જે અવળાપણું થઈ ગયું છે અવળાપણું કાઢશે એનું અને સવરાપણું થશે ત્યારે જુઓ દશે બધાની વ્યવહારમાં પણ જોજો આમાં જ્ઞાનબાહની કંઈ જરૂર નથી એ વ્યવહારનું સૌર આપણને જરૂર છે ઉત્તમ શાહ સમજ્યા હા તો ક્યારે આપણે ગુફામાંથી બહાર નીકળશો છોકરાઓ નીકળવા ના પાડે છે હા ઉત્તમ શાહ તમારી બધી વાતો થાય ના થાય ચાલો હનુમાનજી આપ કા હે સાહેબ આ સાહેબ આ કાલે કાલે જયંતિભાઈ કેમ નથી દાદાજી નીચે મુજબ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો શ્રેણી ત્રણ સમજા ને કૃપા કરી સૂત્ર નંબર નાઇન્ટી થ્રી અપેક્ષા કે અપેક્ષા બે જાતની છે અપેક્ષા એટલે કૌશમાં ઈચ્છા લખ્યું છે એક ઉગતી ઈચ્છા રાઈશ થતી ઈચ્છા અને બીજી આથમતી ઈચ્છા એટલે સૂર્યનારાયણ આપણા હાથમાં આથમ ત્યાં જાય એવી રીતે આથમતી ઈચ્છા ઉગતી ઈચ્છાઓ આ લાઈફમાં બધી આથમતી જાય જ્યારે આથમતી ઈચ્છાઓ બધી જ આત્મી જાય એટલે હજુ વ્યવહારમાં આપણને જેટલી કચાશ છે અને જેમાં પણ હવે કોઈ નવી ઈચ્છા ઊભી ના હોવી ઘટે મહાત્માને આજ્ઞા આવી ગયા છે માટે છતાં પણ વ્યવહાર રહ્યો છે બાકી અને વ્યવહારની કચાશ છે એનામાં બધી ક્ષમતા છે હજુ આપણે પૂતગલ ને પૂતગલની પહેચાનની ઓળખ એટલી બધી જરૂર છે અને આખો વિતરાગ ભગવંતોનો માર્ગ અને વિજ્ઞાન પણ એ પૂતગલને પૂતગલની ઓળખ જ આપે છે પરંતુ એ ચક્ષુ વગર કેમ ઓળખ મળશે બધા અને ચક્ષુએ કરીને પોતે જ પોતાનું પૂતગલ સારી સમજી લીધું હોય અને એમાં આપણે ખમી ખુદીને એમાંથી નીકળી શક્યા હોઈએ આરપાર હેમ ખેમ ખમી અને ખુદીને શું કહ્યું આ ખેતરમાં ખમી ખુદીને કહે છે ને બધા ખેતર આમ કરો ના જયારે વરસાદ આવ્યો એમ અંદર આ બધું એટલે પૂદગલની માટી અમને તો આ માટી આપણે આટલું બધું અંદર ઉગે આપણે એમાં જે તે નાખીએ તે બધું એમાં કવિરાજ આમ શાસ્ત્રો તો કંઈ અભ્યાસ હોય નહીં પણ પૂતગલ એટલે પૂતગલને માટી સ્વરૂપે અમે સમજી ગયા કઈ માટી તો કે જીવતી માટી તો શું આ માટી જીવતી નથી તો ગૌતમ સ્વામી માહેર ભગવાનને પ્રશ્ન કરે છે એ ગણધણવાદમાં ગણધરોના છત્રીસ હજાર પ્રશ્નો છે ભગવાન ખુલાસા આપે છે એમાં આખું બ્રહ્માંડ ને આ વિશ્વને બધું મધ્યલોક ને એમાં ખાસ કરીને પૂતગલની સમજ બહુ સુંદર આપી છે એમને ગૌતમ સ્વામી પૂછે છે કે આ પૃથ્વી પથ્થર આ બધું છે હીરા માણી બધા પડ્યા છે એ બધા જીવો છે હા ગૌતમ જીવો છે જ્યાં સુધી એમાં જીવ ભાવ રહેલો છે ત્યારે એનો ટુકડો કરીને કાઢે છે તારે આપણા શરીરમાંથી આગરી તૂટી જાય તો પણ થોડો વખત એનામાં થોડું હોય છે નિશ્ચેતન ચેતનતા સમજોજો આપણે ગરોડની પૂછ માટે આપણે બધું બધા જ જાણે છે એટલે એનામાં આપણે આજના વિજ્ઞાનની ભાષામાં એને શેલ્ફ લાઈફ કહીએ શું કહ્યું સેલ્ફ લાઈફ એટલે આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ છીએ ને આ ત્રણ મહિના ચાલે છે કે છ મહિના જેવું જોઈ લઈએ પાછા અને ક્યાં છે જોઈને લેજો પછી અમે જવાબદાર નહીં પણ ભારતવાસીઓ તો બધા ઇન્ડિયન પઝલ કહેવાય ને એટલે ઘૂસીને એવું કહી નાખી અમેરિકામાં આપણે ચાલે જ બધું એટલે દાદાએ એને ઇન્ડિયન પઝલ કહ્યું એટલે બહારના લોકો અહીંયા આવીને આ પસંદ આગળ આવે ને આમ તો બધા કહેતા બધા બહુ સંસ્કાર વાળા છે વિકસિત છે બધા અને બહારના અથડાયા કરે આપણી અંદર આફ્રિકા વાળા બહુ અથડેલા અમેરિકાના પરદેશથી આવતા અથડાય અને અહીંયા એ જરા ખબર પડે ને તારે સમજાય કે આમ અહીંયા આગળ આ બાર ગાડાથી દેખાતા એવા સંસ્કારી દેશમાં આવ્યા છીએ આપણે એમાં ડયા થઈ જીવે છે બિપિનભાઈ આ બધું ખોરી કાઢ્યું કાંતિપુરી સાહેબ ક્યાં ગયા આયા છે કે એમને પૂછ્યું અમેરિકા થયા લોકો અમેરિકા જેવા પડમપડી કરી રહ્યા છે કશું કરવું આ એટલે એમને આ કહ્યું તો કાંતિભાઈ ખુશ થઈ ગયા સમજાવ્યું તમને અહીંયા કેવું લાગે છે કેવું લાગે છે આ બધી આપણી બધાની કલ્પનાઓ બહુ હોય ને અમેરિકાની તારે એમને આ સમજાવ્યું તારે એમને ખુશ થઈ ગયા કે આ બરોબર એક્ઝેક્ટ પૂર્વ આપી આ આપણું ભારતનું ઇન્ડિયન પઝલપણું જે છે અને એમાં જે આપણે દિવ્ય ચક્ષુ પામ્યા છીએ અને એમાં વ્યવહારમાં આપણી આપણા મન વચનકાર પૂતગલના બધા જ વ્યવહારોમાં અંતરથી આપણી જોડે આપણો વ્યવહાર અને આ શરીરથી બધે બીજાની જોડે વ્યવહારમાં આવતો વ્યવહારમાં બધા વ્યવહારમાં કોઈ પણ પ્રકાર હોય કોઈ પણ પ્રકાર હોય મનનો વ્યવહાર તો આપણે બહાર નીકળીને કોઈની જોડે કશું આવવાનો નથી અને કોઈ બહાર નીકળે એવું નથી ને કાઢવા બહુ જાય લોકો અને દાદાએ કહ્યું કે આ લાખ પ્રયત્ન કરીશ નહીં થાય એટલે મનને સમજવા માટે આ બહુ માથાકૂટો કરી છે દાદા એ બતાવ્યો છે તે મહાત્મા આજ્ઞા ધર્મમાં આવી ગયા પછી ખાલી આથમતી ઈચ્છાઓ જ રહે છે અને ડિસ્ચાર્જ કહીએ છીએ મન એ ખાલી એક્ઝોસ્ટ થયા કરે છે આખા ગયા ભાવોનો બધો સરવાળા સ્વરૂપે મનમાં થઈને બધું આવ્યું તેને દાદા ભગવાને કહ્યું કે તમારી જ આખો તમારો ઉતારેલો વિડીયો તમે તમારો પોતાનો તે તમારે જોવા માટે આવ્યો લાઈફ લોંગ જન્મ્યા ત્યારથી તે છે સુધીનો આખો બહુ શોખ હતો ને ઉતારવાના બહુ વિડીયોથી ઉતારીએ છું વિડીયો કરી અત્યારે તો કેટલી જાદાર દીકરીયા પડતા તમે તમારું જોઈ જાણો એટલે દાદા એ આપણને દિવ્ય ચક્ષુ આપ્યા છે દિવ્ય ચક્ષુ કરીને વ્યવહાર દ્રષ્ટિથી હું હનુમંત છું તે હું હનુમાનમાં બધે બધા વ્યવહારમાં આવતા ત્યાં આગળ ખાસ સમજી જવું પડશે કે આ વાણી પર ને તો જરૂર છે એટલે એમાંથી કોઈ છટકી નહી શકે પરંતુ આ પર પરાધીન છે કહ્યું વ્યવસ્થિતને આધીન છે કહ્યું પણ આપણે મહાત્માથી બોલી નહીં શકાય કે આ બોલાય છે વ્યવસ્થિતને અધીન નહીં બોલી શકાય એટલું વાણી માટે કહ્યું કે સંયમિત થઈ શકે છે આ બહુ મોટી વાત કરી દાદાએ એટલે વાણી એ ટેપ રેકોર્ડ છે અનુભવ લેવા માટે પણ કે આપણી વાણી આ નીકળતી ઉકળતી રેકોર્ડ ઉકળતી જાય છે ને હું સાંભળું છું ને હું એનો જ્ઞાતા રસ્તા પર જોવા જાણનાર છું આ બંને સાથે છીએ એ ધીમે ધીમે આવે એકદમ તો નહીં આવે એ બહુ અભ્યાસ માગે છે ખૂબ અભ્યાસ માગે છે જ્યારે એકલા પડ્યા હોય નવરા સહીએ ને ત્યારે ઉપયોગપૂર્વક થોડો થોડો જે થઈ શકે એટલો કોઈ એકદમ તો ના થાય શું મિનિટ અડધી મિનિટ બે મિનિટ મિનિટ કરો ને પણ એ સેકન્ડમાં ગણાય એવો છે અભ્યાસ બહુ બહુ આકરો છે અને જો આમ ફેરવતા ફેરવતાં લોટરી લાગી ગઈ અને આઠ મિનિટ સતત થઈ ગયું તો કલ્યાણ થઈ ગયું કલ્યાણ થઈ ગયું તો હાથમાં આવશે તમારા અને વધતું જશે શ્રીમદ્જીએ કહ્યું છે પુરાણ પુરુષના પત્રમાં અને દાદાના તબોષના સ્પષ્ટ વચનો આમાં ખુલાસાઓ છે કે એક સમય માટે જે અસંગપળાને પામ્યો છે એક સમય કહ્યું છે અવસ્થા નથી કહ્યું સમયને પર્યાય કહેવાય શું કહ્યું એ છેલ્લી ભાષા છે તીર્થંકરોની અને જ્ઞાની ભગવંતની અને આપણા માટે અવસ્થાઓની ભાષાઓ છે અવસ્થા માત્ર કુદરતી રત્ના છે તેનું કોઈ બાપુ રત્ન નથી અને તે વ્યવસ્થિત છે તો એ વાણીના ભાગમાં અને વાણીથી આપણા મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બધું જ એ બધું સંચાલિત થાય છે બધા વ્યવહારમાં એ બધામાં વ્યવહારથી હું હનુમાનજી છું તે જ હનુમાનજી આ બધા જ મને આ જુદા દેખાય છે તે જુદા પણ રહે તમને શું કહ્યું જો કોઈ ઈચ્છા અંદરથી માથું નહીં ઉસકે આમ તેમ તો નહીં તો પહેલી આપતા વાણી કવિરાજ હા ખુલ્લી થવાની હતી માટુંગા અમારે સાંતાક્રુઝથી ચંદ્રકાંત આવ્યા હતા અને દાદા ચંદ્રકાંત કનુભાઈ નીકળ્યા ટેક્સીમાં અને વાંદરાથી ખાડી આવીને અમે સાયન થઈને આવતા હતા અને ખાડી આવીને દાદાએ કહ્યું કે આજે તમને બંનેને અમે કહીએ છીએ કે એક ઈચ્છા નવી ઉભી ના થઈ જુએ તમારે અમને બંનેને ખાસ એમને મૂકી દીધા અમે તમને ખાસ કહીએ છીએ દાદા ભગવાન એવું નથી હોતું કે મારે આપવું છે કે આપે જયારે જેનો જેવો હિસાબ ને બધો હોય હિસાબ થી નીકળી જાય છે સામાન્ય ભાવે તે જ છે સમજાયું ને વ્યવહાર દ્રષ્ટિથી હું હનુમાનજી છું તમે જ તમને બધામાં અનુભવતા જશો ના ગમતામાં પહેલા અનુભવશો તમે તો ગમતું તમને વાલ લાખ વ્યાલ કરો આવશે તો તમે એને નહીં વર્ગી પડો હવે સમજાયું બરાબર આગળ જઈએ હા બઉ મોટી વસ્તુ છે જ્યાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે ત્યાં સમય છે બહુ મોટી વાત કરી કાળ અને સમય નો ભેદ બતાવ્યો છે કાળ એ તત્વ છે આમ તો અસલમાં અસલમાં પરંતુ એક ઔપચારિક તત્વ છે ઔપચારિકતા એ કરીને તત્ત્વ સ્વરૂપે મૂકાયું છે કારણ કે જૈનોમાં દિગંબરો કે સીતાંબરીઓ કે પછી બીજે ફિરકાઓ આ બધામાં એના માટે બધી ચર્ચાઓ ઘણી થાય છે દરેકને ઘણી ચર્ચાઓ થાય છે અને આમ તો તીર્થંક વિતરાગોની ભાષામાં કાળ તત્વ છે પણ તત્વ સ્વરૂપે એને અવસ્થાઓનું પરિણમનપણું જે છે અવસ્થાંત અવસ્થાઓ પ્રમાણે એવી રીતે પર્યાવરણનું છે તે પર્યાવરણના ભાગમાં એક પ્રદેશથી આખું ઓરંગીન બીજા પ્રદેશ સ્પર્શ કરે તેના એ ભાગને સમય કહે છે એ પર્યાય છે એટલે કે કાળ જે એક માપનું નાના નાનો યુનિટ છે માપનો જેને કહીએ છીએ અને આ દુનિયા માપની દુનિયામાં તોલની દુનિયામાં માપ શબ્દ સમજાવવા બહુ મુશ્કેલ છે એટલે આપણે આપણા તોલ ને કાટનું બધું હોય છે ને દાદા એટલે દાદાને કહે ભાઈ આયા ને એમને સગા ને બધા આયા ને બધું બહુ બહુ બોલું પડે એમને બધું ભરાઈ પડ્યું હતું આયાને આમ કહીને આવો આવો બેસો આમ કરતો આયા એવું જ એમની રેકોર્ડ ચાલુ થઈ ગઈ તે લગભગ કલાક ચાલી ધબડ ધર ધર ધાર ધર બહુ હા બસ થઈ ગયું આપણે ચાવા ભીશું આપણે એ ચા ચા પીધી હા થઈ ગયું એ જવા ગયા પછી ગયા ને દરવાજે ગયા ને મવાડીપોરમાં ભાઈ પેલી પોટલી મૂકી છે ને એ તમે વગર તો લે મગર માપે બધી મને આપીને તે મને ખપેવી નથી એટલે તમે પાછી લઈ જજો આ બનેલી હકીકત દાદાએ એક દ્રષ્ટાંત એમને એવું કે જે એમનો અનુભવ બન્યું નથી એ પ્રમાણે આપ્યું છે આપણને દ્રષ્ટાંત એને કહેવાય આપણા મહાત્માન બધાને બધા વ્યવહારમાં બને છે પણ દ્રષ્ટાંત આને કહેવાય છે દરેકને પોતાના પ્રમાણથી દરેકને કઈ નું કઈ તો હોય જ કરે એટલે આ કરતા ભાવને કાળને અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે ત્યાં સમય એટલે સમય પર્યાય સ્વરૂપે એ જ્ઞાતા દ્રષ્ટા પણ એ થઈ જાય તો પછી જ્ઞાતા દ્રષ્ટા ભાવ બે જ્ઞાન પ્રકાશમાં થઈ જાય છેલ્લામાં છેલ્લું સમજ્યું એટલે દાદા ભગવાનના આપતા સૂત્રોમાં છેલ્લા જે સૂત્રો છે ને બહુ અદ્ભુત છે આ યોગેશ જે મૂક્યા છે તે એટલે આપણો જ્ઞાતા ભાવ પેલો તો દ્રષ્ટા દ્રષ્ટામાંથી વિકાસ થતો થતો જ્ઞાતા ખુલશે એકદમ તો જ્ઞાતા નહીં ખુલી શકે દ્રષ્ટા એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું હનુમાનજી છું અને વ્યવહાર દ્રષ્ટિથી હું છું અને આંખોથી જે જોઉં છું તે બધાએ બધા વ્યવહાર દ્રષ્ટિ હોય છે એ જો જાણે કે ના જાણે વસ્તુ જુદી રહી પણ હું તો છું જ કારણ કે આજ્ઞામાં આવ્યો છું એટલે કોઈ બધાથી સ્પેશિયલ જુદો નથી બધાની સાથે છું વ્યવહારમાં મારા કોઈને કહી શકાય નહીં આવું એ તો મારે અંદરની વાત છે કે હું વ્યવહારમાં આવશો તેમ લાગશે કે બહારનું ના ગમતું હોય તે તમને ધીમે ધીમે એ બહારનું એ નહીં લાગે પણ એમાં તમે તમને અનુભવ કરશો કે આ કેવું આવું નીકળી ગયેલો હતો કે મારે આમની માટે આ ટપાલ મારી એમની મારફતે મને મારી ટપાલ આવી ગઈ પાછી મારી ટપાલ આવી સમજાયું એટલે આપણે ટપાલમાં એટલે આ કાળ અને સમય સમય એ તત્વ સ્વરૂપે કાળને સમજાયો છે એ નિશ્ચય કાળ છે અને ઉપર કરતા ભાવનો કાળ કયો એ વ્યવહાર કાળ છે એટલે આપણે મહાત્માઓને આપણે કારથી મુક્ત થયા કર્મથી મુક્ત થયા અને કર્મની માયામાંથી પણ મુક્ત થયા છીએ પરંતુ ડિસ્ચાર્જ ભાગમાં રહેલી આપણી માયાનો ભાગ છે આખો મારાપણાનો એમાંથી આપણે પસાર થવું પડે કારણ કે એમાં આપણા પકડોથી બધી જાત જાતની બંને પકડો હોય એમાંથી એ પ્રમાણે રહેલું છે એટલે એ મારાપણું આખું ખાલી થતું જતું જાય છે બધું ઘણા પ્રકારે છે બધું બહુ છે એને દાદાએ તો આમ તો પોતાપણું સમજાવ્યું અને શ્રીમદજીએ એને આપોપું સમજાવ્યું આપોપુ એટલે એ પોતાપણું એટલે પોતાપણું જેમ જેમ આપણા જીવનના યજ્ઞમાં આજ્ઞાધર્મના આપણા કલ્યાણ યજ્ઞમાં કલ્યાણ ભાવનાઓથી જ્યારે પણ ગમે તેઓ આકરા ના થાય એવા પ્રસંગો આવે તેમાં પણ પોતાપણું સ્વાહા આમ બોલી જ નાખું એ અંદર તપ થાય છે અને તપમાં અગ્નિ હંમેશા તપ એટલે બે વસ્તુ હોય ને ભેગી થાય એટલે એનું અગ્નિ ઉત્પન્ન થાય જ સમજાયું ના ગમતું આવ્યું અને એને ગમતું કરવું છે તો શું થાય ચકમક ગરજ છે ને એ થાય અને તે વખતે સંભાવે સહન કરવાનું સહન કરવાનું હોય નહીં મહાત્માઓ દાદા કહે છે પણ ધીરજથી ધીરજ શબ્દ મૂક્યો છે એટલે આ કારમાં બહુ સ્કેર્સ કોમોડિટી છે ધીરજની મળતી નથી બજારમાં કેળવવી પડે છે અને કેળવવી પડે છે ધીરજ ને ધીરજ ને કેળવવી પડે છે સમજાયું ને દાદાજી કોણ હન બોલો હિન્દીમાં સુનેગે હમ બધ લંબી નહી ખડે હોગે યા ખડે રહો શબ્દ બહુ હનુમાનજી બહુ વિચારે છે ઉત્તમભાઈ ઓહો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ વર્તમાને મહાવીધે ક્ષેત્રમાં વિચારતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વર્તમાને ભરતક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણય અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વર્તમાને ભરક્ષેત્રે હાલ વિચરતા પરમોપકારી પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ શ્રી કનુદાદાજીને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું કવિરાજશ્રીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું સર્વે આપતા પુત્રો ને શીલવંતને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું સર્વે ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું કનુ દાદા કહો દો નો જગ કલ્યાણ કારી હૈ ભગવાન કહો કનુ કહો જગ કલ્યાણકારી દાદા ભગવાન કહો કનુ દાદા કહો દોનો જગ કલ્યા દા ભગવાન કહો કનુ દાદા કહો દોનો જગ કલ્યાણકારી હૈ કારી જનમ લિયા એકદ રણ કે અવતારી હૈ એક ભાગ કે અવતારી હૈક જવેર બા પ્યાર થે એક ચાંચલ બા કે દુલા હરે હૈ एक बड़ो दरा में निर्वाण हुआ एक अकेलन पूरी में पीरा जे हैं दादा भगवान कहो कनु दादा कहो दोनों जग कल कारिया एक हीरा पके नयन तारे थे एक मनर पके प्यारे हैं एक केवल ज्ञान प्रकाशित है एक आत्म ज्ञान विभूषित है दादा भगवान कहो कनु दादा कहो दो नौ जगक है, एक अक्रम विज्ञान प्रकट किया एक महावृतारी बनाया આપણે બધા મહાત્મા દાદાજી પાંચ આજ્ઞા આપીને મહાવ્રત ધારી બનાયા એક અક્રમદ્ધાન પ્રગટ ક્યા એક મહાવ્રત ધારી બનાયા एक आत्मसूत्र दिव्यवाणी है एक अनुभव न्ञान सूत्र श्रेणी है दादा भगवान कह कु दाद दोनों जग कल कार्य है एक उपरी का ऊपरी दादा है एक ज्ञान लबा है एक उत्परिका उपरी दादा है एक ज्ञान लविका दादा है एक बात चल की मूर्ति है एक अवीरत कृपा बरसाता है एक बात की मूर्ति है एक अवीरत कृपा बरसाता है दादा भगवान का કનુ દોનો જગ કલ્યાણકારી દુનિયા કે દેવી દેવ દાદા કે દરબાર રહે દાદા ભગવાન કનુ દાદ કહો દોનો જગ કલ્યા તારી જય સચિદાન દાદાજી એક વિનંતી છે એનો લે આવું ને તેની પ્રતિષ્ઠા ચાર જૂનની છે તો એ પ્રતિષ્ઠા સુદ ઉપયોગ પૂર્વક અને બઉ ધામધૂમ પૂરી થાય નિર્વિઘ્નપણે એવી આપના આશીર્વાદની અપેક્ષા અને સીમન જે પદ્માસન માં મૂકો એની જગ્યાએ જેમ વિતરાક મુદ્રા છે એવી રીતે મુકાય તો ઉત્તમ છે અત્યાર સુધી જોવા ઓછું મળે છે આપણને મળે છે કોઈ જગા એ મળે જોજો કદાચ હોય કોઈ જગા મને ખ્યાલ નથી અને પોતે વિતરાગ ત્યાં પણ વિતરાગ છે જેમના પરમ ઉપકાર થયો છે એવા બહુ સુંદર પ્રતિમા છે આપણે મહાત્મા કોઈ વખતે થોડા સત્સંગની એક થઈ જાય હા કઈ રહ્યા છે શું છે આપણો દમધમાડો કે આપને આપની અનુકંતા આના તો પ્રશ્ન જો કોઈને વાત કરવી છે પ્રશ્ન પૂછી ગયા બધું જી કોઈને પણ કોઈ પણ પૂછો આ બોલો સાહેબ આજે આપ કાળ માટે જે બતાવતા હતા કે औपचारिक કાળ છે આપે જે વાત કરી ને એ વ્યવહાર કાળ ને કયો વ્યવહાર કાળ પણ આપણે આપણે પોતાથી આપણે ઔપચારિક નહીં બોલાય કારણ કે આ કાળ આપણો પકડાયેલો છે એટલે મન વચન કાયા અને મન વચન કાયાના સારા જીવન દરમિયાન એ આખું વ્યવહારથી પ્રવહન થાય છે એમાં ટાઈમ એ મુખ્ય છે પુરાવું એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ જે ફેડરલ કારણો કયા મુખ્ય સમુચ્ચે સમુચય કારણો ચાર એમાં ભાવ તો છે જ કારણ કે ભવ વગર ચાર ક્યાંથી હોવાના ભાવ છે તો ચાર છે અને એટલા માટે તમારે ઘણી વખતે દાદાના દ્રષ્ટાંત થી ઘણી વખત સમજાવે છે જઈએ આજે આમ થયું આજે આમ થયું આમ થયું બે ત્રણ દિવસ નીકળી જાય તો ચોથે દાડે મેર પડે બધા ચારે ચાર ભેગા થઈ જાય એમાં ભાવ તો છે પણ ઘણી વખતે દ્રવ્યનું દુકાન બંધ છે દ્રવ્યનું આમ છે આજે મારે આમ છે આવું બધું ભેગું થાય છે ક્ષેત્રે જ ગયા ત્યાં આગળ પણ આ પાછું એટલે ભાવ મુખ્ય છે એટલે પહેલાંનો ભાવ નહીં એ ભાવ જોડાય છે ત્યારે ભાવ મુખ્ય પુરાવો છે અને તારે જ ટાઈમિંગ ઓટોમેટિકલી કામ કરે છે કાળ વ્યવહાર કાળ કામ કરે છે ટાઈમિંગ એટલે ટાઈમિંગ શબ્દ બહુ છે કોઈ પણ વ્યવહારની આ કર્મ કૃતક્રિયાઓમાં બનવામાં એ મુખ્ય છે ટાઈમિંગ ટાઈમિંગ એને કર્મ વિપાક કાળ કયો વિપાક એટલે આંબા ઉપર કેરીઓ છે બહુ સુંદર લહેરાય છે બધી પાકી થતી જાય છે કોઈ પણ કેરી થોડી થોડી અને પરિપૂર્ણ પાકી થાય છે ત્યારે એને નીચે પડવું નથી પરંતુ એનામાં જે શક્તિ પૂરાઈ એ શક્તિ છેલ્લે સુધી કામ કરતી એ અપાદાન સ્વરૂપે શક્તિ છે ત્યારે એને આપણે આપણા ખેડૂતોની ભાષામાં દ્રષ્ટાંત છે જે ગામડાઓમાં બધા નાનપણ મખિયારીઓના શોખીનો કરશે ને એ બહુ જાણતા હશે વ્યવસ્થિત શક્તિ ત્યાં આગળ આ મુખ્ય રહેલું છે અને વ્યવસ્થિત શક્તિ સમજવી હોય તો આ વસ્તુ મુખ્ય છે બહુ મુખ્ય છે વ્યવસ્થિત શક્તિ શું છે એ અવસ્થિત આખો ફીડબેક આપણને એનો મળ્યા કરે છે આપણે ફીડ થઈ ગયેલા ત્યાં આપણો ફીડબેક મળ્યા કરે આપણને જ બધો આ વ્યવસ્થિત શક્તિ છે વ્યવસ્થિત શક્તિ પોતે સ્વતંત્ર છે જ નહીં એમાં ફીડ ના થાય ત્યાં સુધી ફીડબેક કશો મળે નહીં આપણને સમજાયું કે નહીં આપણે આ બધું અત્યારના વિજ્ઞાનમાં આટલો વિજ્ઞાને પ્રકાશ કર્યો છે બધો અને એમાં સૂક્ષ્મતામાં ગયા છે બધા ઘણી રીતે શું પરંતુ આ ઇન્ટરનેટની આ બધી વાતો છે અત્યારે ઘણું અત્યારે તો ઘણા ઝીણામાં ગયા છે બધા અને રોજ નવું નવું ખોરી કાઢે એમાં નજીક આવે તો જોયું હોય તો જોયું શીખી લે ચાઈના આજે આપણને પાછળ પડી દીધું છતાંય કે પાછું નથી પડ્યું આપણે ચાલે છે બધું આજે ખ્યાલ આવ્યો ને એને ક્રાંતિ ઇન્ડિયાના ભેજાથી થઈ છે બધી આમ તો બધું પરદેશમાં હોય કારણ કે એ તો બધા ઉગતા જીવો છે ઉપર આવતા એટલે બિલો નોર્મલ એ લોકોને બધાને આ બધું કુદરતની બધું સાયન્સ ને બુદ્ધિને બધું કુદરતી પણ ચાલે બુદ્ધિ તો બધે જ કામ કરવાની પણ એમને કુદરતી પણ ચાલે પણ આપણે બધા એવો એ નીકળી ગયેલા ને એટલે એમને નીચે લાવવા બહુ મુશ્કેલ શું લાગે તમને બરાબર છે એટલે દાદા કહેતા હતા વૈષ્ણવ થોડા કાચા રહેલા એટલે એમને મારે જલ્દી હિસ્સિતા થઈ જાય છે દાદાજી ત્રણપદી ભાષા આપણી એવી સુંદર છે આ કર્મ ની ભાષા બહુ ખુલ્લા કર્યા છે તો શું કેતા ભાવ બને ભાવ દ્રવ્ય રૂપાંતર થાય માનવજીવન ના વિજ્ઞાન નો આખો ખુલાસો બધો થયો છે અને આપણને દિવ્ય ચક્ષુ મળ્યા છે એમાંથી આ વ્યવહાર ની જેટલી વિશાળતા છે એટલી વિશાળતા કરીને અક્રમ વિજ્ઞાન મૂકી શકાય છે નિમિત્ત ભાવ જેમ આપણામાં પાગડતો જતો જશે અને ખુલ્લો થતો જતો જશે એની મેલ્યાણ થયા કરશે જન્મે છે ત્યારથી નિમિત્ત જ જન્મે છે અને આખું જીવન જીવાય છે પણ જાણતું નથી અને હજી આ ત્રણ કેબલોથી એ ત્રણેય કેબલોના એટલા બધા દોર દોરડા એટલા બધા દોરડા છે પાર વગરના આ ઓપ્ટિકલ તો કશું જ નથી આખું શરીર તંત્ર ચલાવે છે પુષ્પાબેન નું એક મેન કેબલ ના ત્રણ ત્રણ માંથી લાવે છે અને પાછું તમને પાછું ઉપરથી આપણે એવા જોડાઈ ગયેલા ને એટલે પડે જ નહીં આપણે જ આપણા નાચેલા આપણે નાચવું પડે શું એટલે વૃત્તિઓને નાચનારી કયું રુચિ વૃત્તિ હાચેનારી તો આપણે નાચ કરી છૂટ્યા હતા એમાં જોવાના નાચ હતા એને જો ભેગા થઈ ગયા આપણે બહુ ગમ્યું એટલે હું તારી નાચવા લાગુ નાચનારા થઈ ગયા એટલે હવે આપડો નાચો પડે છે પરમાર્થે સંકિત આગળ શું છે કવિરાજ વૃત્તિ વહે નિજ ભાવમાં એટલે આપણી જે બહાર જતી તે હું છું અંતર ભરવા માંડી ઉદય થાય ચારિત્ર નો ઉદય થાય છે હવે બધું અને દેખાતું સ્પષ્ટપણે દેખાઈ જાય એટલે જ્ઞાન સ્વરૂપે મને સ્પષ્ટપણે મારા જ્ઞાન પ્રકાશમાં એ જ્ઞાન સ્વરૂપે ખુલ્લું થઈ ગયું છે સમજાયું ને એટલે દેખ્યા વગર જ્ઞાન ખુલ્લું થાય જ નહીં કોઈ દિવસે એટલા માટે વ્યવહાર દ્રષ્ટિની મન વચનકા એટલે આજે આ કાળમાં શરીર પોતે એક સાધન છે આપણા વિજ્ઞાન આ બહુ ખુલ્લું થઈ શકે તેમ છે ભાષાઓ આપણે અમુક નહીં વાપરવાની પણ બધી જેને વાત કરવા જઈએ ને એની ભાષાને એનો બધો વ્યવહારો તો સમજીને એની વ્યવહારમાં મૂકીએ તો જરૂર સમજશે જોજો જરૂર સમજશે આ જ વસ્તુ જરૂર હોય છે આપણે અક્રમ વિજ્ઞાન જોયું ને જવું જે શબ્દ ને એમાં આવી ગયા પણ ખરી રીતે આ છે એટલે આપણે એનામાં મૂકાઈ જવું જોઈએ અને તરત પછી હું તો કહું છું કે ગમે તે આફ્રિકન બોલ્યો મૂકાઈ જવું જોઈએ ભાષા નીકળે એની મેં તેનો ટાઈમ આવે છે બધા સંજોગો ભેગા થઈ જવા જોઈએ સમજાયું ને એટલે આ મને દાદાની વાણી આગળ ટેપ થઈ ગયેલી તે આખી ઓરિજિનલ ટેપ સ્વરૂપે નીકળી અને અમને આ નીકળે છે તે ઓરિજિનલ આ પ્રમાણે અમારી પણ વચમાં કંઈ ખટકાઈ ગઈ તે દાદા ભગવાને ખટખટ ખટકાવો કાઢી નાખ્યો ખટકણથી ભટકણને ઉકે નાખે સાહેબ છટકણ ને બધું એટલે એ ચેપ ખુલ્લી થઈ એક શબ્દ અમારાથી કાઢવો નીકળી શકે એવો નથી યા વિતરાેત્રા ને ઉત્તમભાઈ બરોબર છે ઔપચારિકતા શું છે ઔપચારિકતા સમજવાની વાત છે આપણે એમ ના કહેવાય કે મેં ઔપચારિક ઔપચારિક પણ આમ કર્યું બોલાય નહીં આપણા કેમજો તો ઔપચારિકતા રહેશે જ નહીં તમને કહી દઉં આ કનુભાઈ ને દાદા એ સુધાર્યા ત્યાં કરું છું બહુ ઘણા વર્ષો થઈ ગયા એટલે પેલું શ્રીમદનું વાંચ્યું થોડો શબ્દ આઈ જાય ને ઔપચારિક બોલી નાખ ઔપચારિક શું ઔપચારિક પછી કનુભાઈ એક વાત કહ્યું તું દાદા આ કચ્છ જ્ઞાન છે પણ આ બોલે છે એકાંતિક નથી સાનું એકાંતિક એટલે મારા પિતાજીએ સાંભળ્યું માર્થ છે આખો એટલે આપણા મહાત્મા અંદર બધા નો રહે આ કરે દરેક રહે પરંતુ વ્યક્ત ના થાય તો દરેકનો ટાઈમ જે આવે એ પ્રમાણે થાય અને રેકોર્ડો બધી જુદી જ હોય છે નહીં એક જ જાતની હોય બધી હ ભગવાને તત્વ સ્વરૂપે છ તત્વો એવી રીતે મૂક્યો છે કે તત્વ સ્વરૂપે સમજાવવું એટલું સહેલું નથી જ્યાં સુધી તત્વ દ્રષ્ટિ વિકાસ નથી પામતી આપણી શું કહ્યું શુદ્ધાત્મા તત્વ દ્રષ્ટિ તત્વ પામ્યા પરંતુ પામ્યા પછી અને પોતે જ પોતાને બધામાં અનુભવ કરે શું તો એને કોઈ પણ ભેદ નહીં લાગે જુદાપડું નહીં લાગે એને બધે જ એકત્વ દેખાડશે આ બે આખો તો બે જુદું દેખાડશે દેખાડશે છતાં એક જીરું પણ જો શિવ દેખાય છે અને કૃપાને કહ્યું પ્રસાદ આ લોકો તો મસ્તી ચડી ગયા બધા મસ્તીમાં એતો હોય અહિયાં અહિયાં આપડે આ બધો ત્યાગ માર્ગ આવો છે ને આ પંચમકાળ એમાં આવું જ બધું હોય કારણ કે પછી મસ્તી મચળે એટલે ભાવ એટલે કાર જે વહન થઈ રહેલો છે એ તત્વ સ્વરૂપે તે કાળમાં એ તત્વ સ્વરૂપે ન રહેતા પોતે પોતાએ પકડેલો થઈ જાય છે એટલે પકડાય છે એટલે કાળ વ્યવહારમાં જકડાય છે એટલે અવસ્થાઓ જકળી જાય છે પર્યાવરણ અવસ્થાઓ એટલે અત્યારે આ કાળમાં તો આપણે અવસ્થા જ વાત કરી શકીએ એનાથી વધારે નહીં થઈ શકે અને અવસ્થા સમજવી એ બહુ મુશ્કેલ છે આજે તો ઘણી જ મુશ્કેલ છે એટલે દાદા ભગવાનના આપણા ભેદ વિજ્ઞાનના બે વાક્યો આવે છે ને અનંત જ્ઞેને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું શું કયું સંપૂર્ણ એટલે ઓલ થ્રુ અને સર્વાંગ એટલે ઓલ આસ્પેક્ટ વાઇઝ અવસ્થા વાઇઝ પર્યાય વાઇઝ આપણે છે તો કેવું જ્ઞાનનું વાક્ય હતો પણ પર્યાય વાઇઝ કયું એ પણ પર્યાયાકારમાં કેથી લાવો એટલે અવસ્થા વાઇઝ રતો તો અવસ્થા સમજાઈ જતો ના સમજાય હ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા આ અનંતી અવસ્થા છે ઈ જ્ઞાનની અવસ્થા છે ખ્યાલ આવે ત્યારે તત્વ દ્રષ્ટિ આપણી ચોખ્ખી થતી જતી જાય છે અને તત્વ દ્રષ્ટિ પોતાને પોતાના શરીરના સંદર્ભમાં પોતાના શરીરના વ્યવહારમાં આપણી જેટલી ખુલ્લી થાય તેટલી આપણે બીજાના વ્યવહારમાં આવશું ત્યાં આગળ આપણે ભેદ ધીમે ધીમે ભૂસાતો જતો જશે સમજાયું ને એટલા માટે કહ્યું ને દાદા અક્રમ વિજ્ઞાન જેમ તેમ કરીને આ સત્સંગ શાના માટે થવાનો કે વિજ્ઞાન આપણે સમજાય સમજાય આપણને એટલે એકબીજાને પૂછવા કરવા કશું ચિંતા નહીં રાખવો હેં કે રાખવું આપણે એની મે નહીં કરશે જોજો પૂછવા ગમત હોય તેમાં શરમાવાની કંઈ જરૂર નથી સભા છે લૌકિક સભા છે નથી આ તો બધી પરમ હું સભાઓ કહેવાય આજે દરેક જેવું બધા જ પણ પોતે તેનો ખેંચી લે એટલે નીર નું નીર ક્ષીર નેર કે છે ને નીર ક્ષીર એ ન્યાય એ ચાચ આખું બઉ કાઢવા જેવું છે આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણ્યા એટલે નિશ્ચયથી તમારો દર્શન મો દૂર થયો હવે ચારિત્ર મો એ આજ્ઞા પાલનથી દૂર થશે હવે એમાં દાદાશ્રી દ્રવ્ય આત્મા તો ખબર પડે ગુણ પણ ના ના તત્વો આત્મા એટલે દ્રવ્ય ખરું મૂળ દ્રવ્ય પણ આપણે તત્વની ભાષા કહીએ છીએ દ્રવ્ય સ્વરૂપે તો સમજાવવું બહુ મુશ્કેલ છે આપણને બહુ દ્રવ્યો એટલે તત્વની ભાષા છે બોલો અને ગુણ એટલે એની અનંત હવે આપે એક જ્ઞાન સૂત્રમાં કહ્યું પેલું ઈ એમ સી સ્કવેર સૂત્ર સમજાવતી વખતે કે વિકરાગતા જે પ્રગટ થાય છે તે આત્માના જ્ઞાતા દ્રષ્ટા પર્યાયોનો એની સ્પીડની વાત આપે કરી પેલું તેરસો પચાસ ગુણ્યા તેરસો પચાસ પણ આપે અનંત ગુણ્યા અનંત બરાબર અનંત અનંત કહ્યું હવે પર્યાયની બાબતમાં અમારે આપે અવસ્થાને પર્યાયના ભેદો સરસ સમજાયું અનંતગ્રહોની અનંતી અવસ્થાઓ ખરીને હા પણ એ પર્યાયની બાબતમાં એ જે સ્પીડનું આપે સૂત્ર સમજાવ્યું સૂર્ય તો પાછું અમુક રીતે જળ છે જ્યારે આ તો ચેતન સંપૂર્ણ તો એમાં એની સાથે બીજી વાત આપે જ્યારે એમ કર્યું આ તો અમારે આવતા જન્મનો પણ વિચાર કરવાનો છે એટલા ઘટક એટલે એ એટલે શું કે આત્માની આપણી અનંત શક્તિઓ ખુલ્લી થાય અને અનંત ગુણો એ કરીને અને ગુણો એટલે ગુણો નું એનું પરિણામતા બહુ મુક્ત છે સ્વભાવથી એ પકડાયેલું જ નથી પરંતુ એ સ્વ નહીં રહેતા એ પૂતગલ પૂતગલ અને પોતે પાછો છે જા ભગવાન ભગવાનની ભાષા બધા ખરખા છે કારણ કે બધા દ્વંદ ભાષા વાળી બધી વાતો છે આખા દુનિયાની આખા ભારતની પણ આ પણ બધાની વ્યવહાર એ દ્વંદ્વ વાળી ભાષા છે પણ માન્યતા અને ભાષા જેવો છે અવસ્થાઓનું તેમ તેમ આ વિજ્ઞાન આપણને સમજાવતું જતું જાય એટલે એ ઈજુકુલ એમસી અમે એમ કહેવા માંગીએ છીએ આત્માની અનંત શક્તિઓ તે અને એમ એટલે કે વ્યવહારમાં જે પૂતગલને ન્યુક્લિયર હાઇડ્રોજન વિસ્ફોટ કરી આખી વિસ્ફોટ હવે એ પૂતગલ જ્યારે સમજે છે ને તો બહુ સ્થૂળ ભાગ છે બહુ સ્થૂળ ભાગ છે સમજાયું ને અને પૂતગલ જે કહેવાય છે એનાથી બહુ સૂક્ષ્મ છે એ બંધારણ માટે કારણ કે બંધારણ માટે કર્મકૃત શરીર કારણ કે વિશ્વ આખું કર્મકૃત છે કર્મ થી ચાલતા સમજ કટપુટલી માટે ચાર્જ કરે છે એટલે કર્મ કુલ એમાં એનું બંધારણના બિલ્ડિંગ બેઝિક બ્લોક્સ તો હોવા જોઈએ ને એ રૂપ રસ સ્પર્શ અને ગંધના છે પણ એટલું બધું એ ઝીણું વિજ્ઞાન છે સાયન્સ છે બહુ ઝીણું છે આ ઘણું ઝીણું પણ આપણે જાણીએ શું કરવાનું એટલે અત્યારે આ અક્રમ વિજ્ઞાન જે ખુલ્લું થયું છે એ બધાના સ્વરૂપે આખા સ્વરૂપે સીધે સીધું ડાયરેક્ટ આવી થઈ ગયું છે એટલે આપણને આપણા વ્યવહારમાં આપણે થોડા મૂઝાયા કરીએ આમ તેમ પણ જરાય મૂજાવા જેવું નથી તમે જાણો છો તમારું છે તમારું પોતાનું એટલે નક્કી કરીને તો લાયા છો તમે પણ અમે છીએ તમારી જોડે આ એક બહુ નિશ્ચય પાકો રાખવો જોઈએ અને હવે છેલ્લા શ્વાસે મારું એનું નિસ્તરણ થાય અને હું સાથે મર્યા આવે એના માટે આપણે શક્તિ માટે કેવું દાદા ભગવાન એ પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ આપણું શક્તિ મને પ્રદાન કરજો આટલું કહેવું પડે આ કરવા પણ શક્તિ નથી મળતી એનો ફ્લો હોય છે જ જે મહાત્માઓને પણ જેટલું જેટલું પચ્યું હોય એ પ્રમાણે તો એકબીજાને રહ્યા જ કરવાનું છે આ પરંતુ જે પરિપૂર્ણ હોય ને ત્યારે જે કામ લાગે છે એટલે પેલું ફ્રેક્શરનેટેડ થઈ જાય છે ટુકડા ટુકડા ખંડિત થઈ જાય છે બધું સમજાય માં ભાવી કયું છે એવું છે નવનીતભાઈ કે દ્રવ્ય ભાવની ભાષા છે ને ક્રમિકમાં ક્રમિક માં દ્રવ્ય ભાવ ભાષા છે ને એ દ્રવ્ય ભાવથી ભાવ પામવા માટેનો સ્ટેપિંગ છે પરંતુ એ સ્ટેપિંગ વ્યવહારને નિશ્ચય સ્વરૂપે લેવાયું આખો શાસ્ત્ર માર્ગ બધું આવ્યું એમાં થોડું આ કારના અને કારના વિચિત્રતાને કારણે જે સૌરી ભાષા ભગવાનની હતી તે પોતાએ નિશ્ચય સ્વરૂપે લેવાઈ ગઈ શબ્દ માત્ર નીકળતો એ વ્યવહાર છે તીર્થંકર ભગવાનની દેશના એ શબ્દ તેમજ જ્ઞાની પુરુષની દેશના તે પણ શબ્દ અને આપણા મહાત્માઓ માટે આપણી વાણી નીકળે તે એ પ્રમાણે લેવાનું છે એટલે વિજ્ઞાનથી આપણને વાણીનું વિજ્ઞાન બધું સમજાતું જતું જાય ત્યારે જ આપણને શુદ્ધ શબ્દ જ મુખ્ય છે રજ્રપાટનો અને એવો જ શબ્દ એનો ઓપોઝિટ જો લાદી ગયો પુણ્યા અને પરમ કૃપા કરીને તો એ શબ્દ આપણે મુક્ત કરાવ્યા છે અને મુક્ત કરાવવા શબ્દ એટલે હવે આપણે બાકીનો શબ્દનો આખો વ્યવહાર રહ્યો એમાંથી મુક્ત થવું એ આપણે પોતાના અન્યના પુરુષ આવી ગયું ખ્યાલ આવ્યો એટલે શાસ્ત્રમાં દ્રવ્ય ભાવની ભાષા છે તે ભાવ પ્રત્યે જવા માટેની દ્રવ્યની દ્રવ્યમાં ભાવનું આરોપણ કરીને એક સ્ટેપિંગ લીધું છે આપ સમજ્યા સ્ટેપિંગ કહેવાય કે નહીં એટલે દ્રવ્યમાં એમાંથી આપણો ભાવ આપણને પામીએ આપણે એવું એક સ્ટેપિંગ છે આ અને આપણા આક્રમિક જ્ઞાનમાં હવે આપણે કારણ સ્વરૂપમાં કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થાય તેના માટે આજ્ઞાધમના અજ્ઞાધર્મના અજ્ઞા તપના પુરુષાર્થથી આપણે સહન ના થાય એવા બધી પ્રસંગોમાં તેમાં ચંચળતામાં જો એમાંથી ક્ષમતા ભાવે સમભાવે નીકળી જઈએ આપણી ધીરજથી તો એ બહુ તપ એક તપ અને એવું બીજું તપ નીકળ્યું ને તો બેવડાઈ જાય અને ત્રીજી વખત આવે ને ત્યાં ચાર થઈ જાય અને ચોથી વખત એકદમ સીધું સોળ થાય અને પાંચમી વખત બસો સોળ થાય આ એનો આવો માર્ગ છે આખો તપશ્ચરણ અને એમાંથી આપણી જે વ્યવહાર શુદ્ધિ થાય છે અંદરથી કે વ્યવહારથી હું છું કે શુદ્ધિમાં એમાં આપણું દર્શન શુદ્ધ થાય છે અને શુદ્ધ દર્શન એ જ્ઞાન સ્વરૂપે આપણને જ આપણા માટે કામ કરતું રહે છે સમજાયું ને એટલે જ્ઞાતાભાવ છે આખો એટલે દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવ જ્યારે દર્શનમાં સમય કેવળ દર્શન સ્વરૂપ અને જ્ઞાતા ભાવના ભાગમાં બધી વાતો છે એટલે પ્રાપ્ત જીવન એ બધું જ કાર્ય અને કર્મકૃત ક્રિયાઓના સારા પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે એમાં આ કારણ અને કાર્ય આમ તો બધું બુદ્ધિશાળીઓ અને વિચારો ઘણું બધું લખેલું છે આમાં તો નિશ્ચયના શાસ્ત્રો થયા છે વ્યવહારના બધા જ એમાં આ મૂળ પકડાવવું એટલે અક્રમ વિજ્ઞાને જે સીધી સાદી સરળ સમજ આપી છે એને જો આપણે વિકસાવી શકીએ આપણે ભલે આપણે જેમાંથી આવ્યા તો આપણે તો શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરેલો છે એમાં થઈ શકે છે ખ્યાલ આવ્યો આપે મને આચાર્ય સાહેબનું કહ્યું હું જ અમે જાણીએ કે લેવલ કયું છે શું પણ હું એમની જોડે બેસું તો એમના લઘુ એમના ચરણોમાં બેસીને વાત કરું આપને ખ્યાલ આવ્યો હમ એટલે અત્યારે એ લેવલે બરાબર છે ચાલ્યા કરે છે ખોટું નથી અને એમાં એમ જ હોય એ વ્યવહાર આખો છે બધો પાઠનો વ્યવહાર છે અને પાઠ એ લોકો પોતાના પર મૂકતા નથી કે આ તો સુદરમા સ્વામી આવીને પાઠ ચાલી આવેલી આવું કહેવું જ પડે છે એટલે પાઠે નમસ્કાર કરવા પડે છે તે કે ભાવ થી દ્વંદરું હોવાથી બે પ્રકારે ના ગમવા બધા સમજાયું ને એટલે ભાવ દ્રવ્યો માં આવી ગયા છે એટલા માટે અંદર થી આજ્ઞાધર્મના પાલનથી પુરુષાર્થ થી આપણી અંદર કેવા જ્ઞાન ના અંશો થાય છે એટલે સરીબેન સૂત્ર ગમી ગયું આજ્ઞાધર્મ એક કારણ કે બહુ એટલે મહાત્માઓને તૈયાર જ થાય છે બધું અને આ એક અવતારી એક ભવ્ય એક અવતારી એટલું બધું ઉત્કૃષ્ટ કે દાદા કે છે અમારી આજ્ઞાઓ સિત્તેર પછી ને એટલે મારે એને કશું જ નહીં કરવું પડે એ જ એને લઈ જશે એક જ અવતાર સિદ્ધું જ અને જયારે થોડું બાકી હશે જરાક બાકી રહી ગયેલું હશે તો બીજો અવતાર કરશે અને કોઈને એમ હશે તો ત્યાં ત્યાં કરી લેશે નહી તો અહીંયા આઈને પાછો જશે બધું થઈ શકે છે અને ત્યાંથી પાછો અહીંયા આવે ખરો આવતા આ બધો આખો બધા આરાપૂરા થાય